सर्वे पर छो सर्वेश्वर जीवन जाणु छो सहुना प्रेरक परमेश्वर जीवन जाणु छो कि तमें किया, किया अमे जीवन जाणु छो ते तो कृपा करी छे ते के जीवन ते अढ़ा आजन जाणु छु, आज छु। महामेर करी महाराज जीवन जाणु छो किया अमे किया आप जीवन जाणु छु किजर नो मेलाप जीवन जाणु छु किया अमें किया आप जीवन जाणुँ छु किड़ी कुंजर नो मेलाप जीवन जाणोचु किड़ी जर नो मेला किया में किया आप कीजर ए हाथी ने, ने कै दोस्ती थी उतार उतार को किड़ीबेन क्या जाऊ तो खबर नहीं तो हाथी एक्सीडंट थो चढ़ाव आप जाऊ मकौड़ा आल्जाता एम हाथी सा एक मकोड़ो के मारवो छे। बीजो मकोड़ो के जावादेन एक है कीड़ी और हाथी संता कुकड़ी रमता था। एक संता जाए बीजो गोती दिए संता हाथी क्या छुपाई गई ठाकुर जी सीहान पास हम हाथी ने जड़े पर तोय हाथी ने खबर पड़ी गई के मंदिर मै कारण પગથિયા ચંપલ પીડા ને નદી ને પેલે પાર જવું હતું આ તો ઘણા છે પણ હવે છેલ્લો એક કહી દઉં આમાંથી વાત બહુ જાણવા જેવી છે એટલે મેં આ પુરાણ માંડ્યું છે નિરર્થક આપણે કોઈ વાત કરતા નથી તો નદી ને કિનારે કીડી આંટા મારે કારણ કે સામે પાર જવું એટલે પાણી તાણી જાય એમાં હાથી નીકળ્યો હાથી એ એટલે કે કીડી આંટા મારે છે મૂંજાણી લાગે છે અને પૂછ્યું શું છે તો કે સામે કિનારે જવું છે પણ આ પાણી એમાં શું મારા ઉપર બેસી જાવ હા વાંધો કીડી હાથી ઉપર બેસી ગઈ लो नदी हलता हलता तो पानी ऊँडू आ डूबेम हाथी डूबे आ बदीज बात हसवु सुकाम आए क्यों अशक्य वस्तु કીડીને અને હાથી આવી કોઈ મુલાકાત થાય નહીં આવા કોઈ સંબંધો બંધાય નહીં આવી કોઈ મદદ થઈ શકે નહીં આવા એને કોઈ ભાર લાગે નહીં આવી એની સાથે કોઈ વાતચીત થઈ શકે નહીં આવા એના કોઈ ચપ્પલ ન હોય અને કીડીને હાથી બે સંતા રમે એ કોઈ બને નહીં અશક્ય વસ્તુ છે એવી જ રીતે ભાઈ આ પૃથ્વી જે આપણે પૃથ્વીનો ગોળો દેખાય છે એનો આપણે નજરમાં કંઈ અંત આવતો નથી આપણાથી કંઈ દેખી નથી શકાતું ફોટામાં જોઈએ પૃથ્વી આવડી દડા જેવી પણ આમ ક્યાંય દેખાય ક્યાંય ના દેખાય એટલું વિશાળ પૃથ્વીનું પટ ગોળો એ જે પૃથ્વી છે એનાથી દસ ગણું જળ છે એનાથી દસ ગણો તેજ એનાથી દસ ગણો વાયુ એનાથી દસ ગણો આકાશ એનાથી દસ ગણો અહંકાર એનાથી દસ ગણું મહત્વ એનાથી અનંત પ્રકૃતિ એનાથી પર અક્ષરધામ એમાં અક્ષરાધી બેઠા એ અક્ષરાધીશ આપણે કોઈ દિવસ મેળ ન ખાય છતાં ખાધો છે એ આપણા માટે ભાગ્યની વાત છે થાય ક્યાં અક્ષરાધીશ આમાં કેટલા છે કે જે પ્રેસિડેન્ટ ઓબામા મેળ હોય અને સ્વપ્ન આવતા હોય કયો મળે એવા તમારે ઘેરે આવ્યા હોય ને ક્યાંક લાવ અડધી અડધી અડધી અડધી ચાય પી બને સ્વપ્ન આવે એવું દેશના વડાપ્રધાન એની યારે ફિલ્મ જોવા ગયા હોય એવા કેટલા છે કોઈ ભલે ભારત મારી છો તમારા દેશના વડાપ્રધાન તમે ચૂંટીને મોકલ્યા હોય કે ન મોકલ્યા સારું તોય મુલાકાત નથી થતી બ્રહ્માંડો તો ગણતરીમાં નથી અક્ષરાધીશ પુરુષોત્તમ ની આગળ કોઈ રીતે એ પુરુષોત્તમ અને આ પૃથ્વીના જીવ એને બે કોઈ દિવસ मुलाकात थाय दोस्ती थाय बातचीत थाय मेहमान गति थाय हरवा फरवा रमवा जमवा भमवा थक्य छतानंद स्वामी के थे साथय कृपा कर એટલા માટે થયું છે બિલ ક્લિન્ટન અહીંયા આવ્યા પછી એમને સામાન્ય એમ લાગ્યું મારે રાજસ્થાની લોકોને ફૂટપાથ ઉપર જે લોકો વેચે છે ફેરિયા એને મળવું છે તો જઈને મળ્યા તો એને ગમું એની ઈચ્છાની વાત છે નહીં તો ફેરિયાઓ મળે પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટન એ તો હજી સંકલ્પ એવો કરે મળી જાય પણ અક્ષરાધિપતિ પુરુષોત્તમ અહીંયા આવવું અને એ પાછા ગુજરાતમાં ભમવું એ તો એની કૃપા છે તો થયું છે કીડીને ને જેમ મુલાકાત દોસ્તી અશક્ય છે વાત નથી હજી એ સમજે છે એને ખબર પડે છે કે અતિ અશક્ય વસ્તુ છે છતાંય થયું છે કેવી રીતે થયું છે એક વિશાળ સામ્રાજ્ય હતું એનો નગરપતિ એટલે રાજા હતો નરપતિ सम्राट ने कोई वारसदार ना हमें पोते वृद्ध थोड़े एनु राज्य कोई संभे ये, ये चिंता हो मंत्रीओ विचारणा थे परिवारजनों साथ विचारणा थाय मित्रों सेचारणा थे कोई एवं श्यूट नाम ना आने मजा न पड़े क्या ओके न पी राजाए कहू कि आ बदी लप मूको હવે આમાં કંઈ મને નથી ગોઠતું આને બેસાડો આને બેસાડો આને બેસાડો કાલ સવારના પહોરમાં વહેલી સવારે સૂર્યનું કિરણ ઉઠે એ વખતે હું મારા રાજદરબારમાંથી નીકળીશ મને સવારના પહોરમાં જે પહેલો મળે એને હું આ રાજ્ય સિંહાસન સોંપી દઈશ અને સમગ્ર રાજ્યને સોંપી નિવૃત્ત થઈ જઈશ બીજા દિવસનો સવાર થયું महाराजा सम्राट बाहर निकलया राजदरबार पर पग मुको सब भिखारी प्रतिज्ञा प्रमाण सम्राटे पेला भिखारी ने राजमा पहरा राजतिलक कर दीदी भिखारी ने राज सिंहसन पर बेस विचार करो शक्य ગર ગર દર દર ભટકનારો તૂટા ફૂટા પાત્રમાં ભિક્ષા માગનારો દી હાથ મેં દી ઉગે ત્યાં સુધીમાં અનેકના અપમાનને ગાળો ખાનારો પેટ પૂરતું ખાવા નહીં મળે એવો વસ્ત્રો પૂરતા મળે નહીં એવો રહેવા માટે કે મકાન કે આશરો નહીં પાસે કોઈ મિલકત નહીં આબરું નહીં એવો માણસ એક જ દિવસમાં સમ્રાટ થઈ ગયો શાથી કેવળ રાજાની કૃપા આપણે એવા જ ભિખારી છે આપણી પાસે છે આ દુનિયામાં ગમે તેવો મોટો હોય એની પાસે કરોડો અબજો કાઉન્ટલેસ માનો કે એની પાસે સંપત્તિ હોય તો પણ ભગવાનની આગળ ને ભગવાનના સુખની આગળ તો બધા ભિખારી છે હવે એવા આપણે अपनी पास तो बहु क्पत्ति छलका जाती रात शू छा भगवान सामे चाली ने अपन ने पोता अक्षरधाम आप ये कृपा है નથી કોઈ એક ભિખારી બહુ પ્રસિદ્ધ મહિલા ગણો ને આજના ફિલ્મ સ્ટાર જે હોય તે સાવ સામાન્ય એને એની આગળ લગ્ન પ્રસ્તાવ મૂક્યો બોલો પ્રસિદ્ધ મહિલા સાથે એને ભિખારી જેવા લગ્ન કરવા મારી સાથે લગ્ન કરવા એવો પ્રસ્તાવ મૂક્યો એ મહિલા કે તારી હેસિયત તો આત્મવિશ્વાસ દેખો હેસિયત કે વાત નહીં લે વિશ્વાસ દેખો કોન્ફિડન્સ દેખો કે બાદ કર સકતી હૈ આપશે વિશ્વાસ દેખો આત્મબળ આત્મવિશ્વાસ अपनी कोई हैसियत नहीं भगवत कृपा थी विश्वास बंदाई गु दाम से कृपा आगे एकाद प्रवचन में आत करे चे, छता बद मीठी है जयरे जयत करू तरह मन नवी नवी लगे एटली बद मधुर कदाच तद નહીં જ હોય કારણ કે તમારી સ્મૃતિ બહુ તેજ છે મેં વાત કરેલી હતી મહાસાગર માનો અરબી સાગર હિન્દસાગર કેવડો મોટો એ સાગરમાં એક કાચબો રહેતો હોય એ કાચબો દસ વર્ષે એક વાર બહાર કાઢે દસ હજાર વર્ષે એકવાર વાર ડોકું બહાર કાઢે પછી પાછો પાણી ડૂબકી મારી જાય તો દસ હજાર વર્ષો સુધી માથું જ બહાર કાઢે મહાસાગર હવે એના ગળામાં કંઠી પહેરાવી માળા પહેરાવી એટલે ફૂલની માળા લઈને દરિયા ઉપર ઘા કરી દીધે હવે આશા એવી કે આ માળા આ મહાસાગર ઉપર તરે અને ઓલો કાચબો જયારે માથું કાઢે ત્યારે એના ગળામાં માળા આવી જાય હવે આ બને એક તો દરિયામાં ખોરડા ખોરડા જેવા મોટા મોજા ઉછળતા માળા ક્યાંથી ક્યાંય હિલોડા લેતી હોય ક્યાંય ફંગોળાઈ જાય અને દરિયામાં પેલો ગમે ત્યારે માથું કાઢે ત્યારે ત્યાં માળા હોય અરે હું તો એમ કઉ છું દર વર્ષે માથું બહાર કાઢે તોય માળા એના ગળામાં ના આવે દસ હજાર ની વાત જવા દીધી પણ દસ વર્ષે અરે દર મહિને હાલો ને અરે દર મહિને રોજ માથું બહાર કાઢે આલે તો એના ગળામાં માળા આવે મહાસાગરમાં ઉછળતા મોજાઓમાં ક્યાં માથું બહાર કાઢે અને ત્યાં જ માળા આવે એ વાત શક્ય નથી એ કદાચ અશક્ય જ લાગે પણ ભાઈ આપણા માટે એ શક્ય થયું કે આપણને મનુષ્યનો જન્મ આવવો ને આપણા ગળામાં સજાનંદ સ્વામીની કંઠી આવી જવી अशक्य छता शक्य थोले आज कंठी पेरी बहु महिमा विचारे ने न थे। तो साक्षराधीशी गमें मानो छता एना वारसदार तो गणाय फॉलोअर्स गणाय આજે કોઈ કોઈ કોઈના મંડળો ચાલતા હોય તો એનો હું ફોલોવર્સ છું એનું કેટલું અભિમાન હોય છાતી કાઢીને ફોલો અનુયાયી ફલાણા ફલાણા એનું એને ગૌરવ હોય આપણે તો ભગવાન અક્ષરાધીશ એની ગળામાં કંઠી હોય એ આવે જાય આશ્રય આપણને થઈ જાય સામાન્ય વિચારો તો તો ચકલી ફાટીન ફૂલો કઈ જાય એવી છે ક્યાં મળે છતાંય મળી ગયું છે લ્યો સરળ સરળ સહજ સહજ મળી ગયું છે બગાસું ખાય પતાસુ આવી જાય પણ સમજવાનું એ છે કે ગળામાં એની કંઠી આવી ગઈ એટલે વાત પૂરી થઈ જતી નથી એ બસ હરદ આપણે કઈક કરવાનું રહ્યું પછી જ છે જે કરવાનું છે જેને નાથ મોરડો નથી જ એવા બળદને કઈ કરવાનું ના હોય પણ જેને નાથ મોરડો છે તો એવા બળદને જ માથે જવાબદારી છે પ્રાપ્તિ એવી છે હરાયું ઢોર પાલતુ ઢોર બેનો ભેદ છે ને હરાયે ઢોર કાંઈ જવાબદારી નથી તો પણ એની કોઈના માથે જવાબદારી નથી એને ગમે ત્યાં પડ્યું રહી ગમે ત્યાં મરી જાય ગમે ત્યાં ભૂખ્યું તરશું એની કોઈ ચિંતા નથી પણ જે ઢોર એનો કોઈ ધણી છે તો એ ધણીને પેલા ઢોરની ખબર બરદાસ્ત રાખવી પડે છે જવાબદારી છે રાખે છે તેમ ઢોર છે છતાં પશુ છે છતાં એની પણ ફરજ છે એમ કંઠી પહેર્યા થી પૂરું નથી થઈ જતું પણ ઘણા એવા હોય છે પછી કંઠી એટલો જ સત્સંગ હોય તો કંઠી બીજું કઈ કરતા હોય કંઠી બહાર રાખે આમ એમ દેખાડે એવી આમ આપણને ઓહ સત્સંગ આમ થી આમ ઉપજ છલકાઈ જતો હશે કંઠી સિવાય બીજું કઈ ન હોય પણ કરવાનું તો એ જ છે ત્યાં પૂરું નથી થઈ જતું જવાબદારી આવી બંધન આવ્યું કરવાનું ઘણું પણ એનો શું મેં એક જણા છોકરો એની યારે હતો નાનો છોકરો હતો પાંચક વર્ષ હશે ચાર પાંચ વર્ષ નો હશે આવ કઈશો ઘણો બધી રીતે વેલશે છોકરો જો ને તો સાવ આપણને લાગે સુદા મન ઘેર આવતી રહ્યો એવો હા મૂર્ હા મૂર્તિમાન દારિદ્ર લાગે કીધું કેવા આવું છે કે છોકરો માંદો છે આમ કઈ માંદો નથી ઘરે તમને લાગે છે ખાવાની ખોઈ હોય મેં કીધું ના જોઈ એટલે જ પૂછું છું બધો જ હોય સામે પણ હવે આને ન રોટલી ભાવે ના રોટલો ભાવે ના ભાખરી ભાવે ના પૂરી ભાવે ના થેપલું ભાવે ના દૂધ ભાવે ના દહી ભાવે ના માખણ ભાવે ના મીઠાઈ ભાવે સારું હવે આમાં શરીર ક્યાંથી બને કઈક શ્રીખંડ રસ પૂરી અને મીઠાણ મેસુ સાટા જલેબી એના ઉપર ઝપટ મારે તો આ બેઠા છે બધા જો ને પેલી લાઈન માં શું થાય એટલે આપણે ટોણો મારે છે મમરા ભાતા લઈને એ કેટલેક ચાલવાનો છે એ પાંચ દસ મિનિટ ચાલવાનું ત્યાં મમરા ક્યાંય ઉડી જવાના પણ દસ પંદર ચૂરમા ના લાડુ એ જમીન નીકળ્યો હોય તો એ ચાલ્યો જાય બપોર સુધી તો એને કઈ વાંધો આવે મહા અમૃત જેવા મિસ્ટ પદાર્થો છે એનો કઈક પાર નથી એવી અમૃતમય વાનગીઓ સત્સંગમાં છે પણ હવે ભોગ ખાટી છાસ અને મમરા એ જ ભાવે એવું સત્સંગમાં ભાવે સંવાનો છોકરો લગભગ ત્રીસ પાંત્રીસ વર્ષ છોકરો નાનો તો નહી આવો બેસો બેસો તો કે સામે આ છોકરા ને કઈક સમજાવો મેં કીધું તમારું ન સમજ્યું મારું સમજે અને જયારે હાવ ઘડો પાકી ગયો ત્યારે લઈ આવ્યા નાનો હતો ત્યારે લઈ આવ્યો હોત તો આંખની ઓળખાણ બે આવડો મોટો મેં કીધું એને ઘેરે બે દીકરા મને કે સાચી વાત છે હવે શું માને તો કે બીજું આપડે કઈ સત્સંગ બત્સંગ નું કઈ મનાવવું નથી લે હું તો આ ધારી બેઠો હતો કે આ બાપા કેટલા મુક એના છોકરાને લઈ આવ્યા છોકરાને જોતા જ ખબર પડ જાય કાંડે સોનાના પટ્ટાવાળી ઘડિયાળવાળી વીટી એક બે સોનાના નળેલી સારી કંઠામાં કંઠી સોનાનો દોરો પહેરેલો નામ એટલે આપણે ખબર પડે પ્રેમય ગોલ્ડન નામ પૈસા ટકા સારા એટલે એ તો અમે કઈ હોય જ નહીં ને આપણે મનમાં સત્સંગનું જ લઈને આવ્યા છે બાપા એમ કીધું એ કે સત્સંગનું આપણે કાંઈ મનાવવું એવું નથી એ તો એમ ફાવે એટલું કરે એમાં કાંઈ આપણે માથાકૂજ નથી કરતા કરે આજના છોકરા કઈ આપણું બહુ માને નહીં લે સત્સંગમાં કોઈને કઈ મનાવું જ નથી માને નહીં ફાવે એટલું કરે તો મેં કીધું મારી એ ધંધામાં એટલો બહુ સાવ બનેલી વાત છે આ ધંધામાં એટલો સામે ડૂબી ગયો છે હવે બે પૈસા મળે છે એને આવડક છે અને કઈક એના ભાગી છે ખબર નઈ શું જ્યાં હાથ નાખે પૈસા મળે છે એટલે પૈસો પૈસો પૈસો છોકરો કે સ્વામી એ વાત બાપા ની ખોટી છે એવું કઈ હું કરતો નથી પણ અત્યારે તમે તો દોડો કામ કરો એટલે વળી બાપા કે સામી એ કામ કર્યા વાંધો નથી પણ અમે માવતર જીવ અમને થોડોક તો થાય ને કે શું થાય તમને જમવાય નવરો નથી થતો ક્યારેક સાંજે માંડ માંડ જમવાનો વેળ પડે એ આખું ઘર રાહ જોઈ જઈને થાકીને સુઈ જાય તોય ઘરે ન આવ્યું અને રાત્રે મોડો આવે એક વાગે આવે થોડું ઘણું ઠાડું ફાડું હોય જે હોય એ જમીન પાછો સુઈ જાય સવાર માથો પાછો લઈને દૂધ પાણી થોડું ચા પાણી કર્યું નીકળી ગયું હવે ઓફિસે શું કરતો છે ગમે એટલા ફોન કરીએ જમવા આવે જ નહીં આવે નહીં આવું છું કંઈ બબે ત્રણ ત્રણ કલાક નીકળી જાય એને કયો નિયમિત બે ટાઈમ જમવા ઘરે આવે એ મનાવવા મારી પાસે લઈ કીધું છોકરો તમારો એને તમારે જીવાડવો છે જે કરવું છે મને શું કામ વચમાં નાખવું એ ખાય ન ખાય તમે મારું શરીર જોવો મને કઈ ખવડાવો મારી તો ચિંતા જ નથી કરતા તમે તમારો છોકરો તમે લઈ જાઓ પણ મને એમાંથી બોધ મળ્યો ખાવાનું ઘણું છે પણ માણસ જમવા નવરો થતો નથી તો શરીર કઈ પુષ્ટ થાય એમાં દોડા દોડી ને વ્યવહાર ને આ લોક વ્યવહાર ને માન મોટાયની પાછળ દોડવા દોડવામાં આવો અમૃત જેવો સત્સંગ મેળ્યો છે પણ જો આપણે ભગવાન ભજન કથા વાર્તા કીર્તન પૂજા પાઠ દેવ દર્શન કરવામાં નવરાતલ નથી વસો ગામ નામ સાંભળ્યું છે ને કલાલીન વસો બધા એ વસોમાં વાઘજીભાઈ બહુ સારા હરિભક્ત શ્રીજી મહારાજ વખત થયા એમના પિતાજી તુલસીભાઈ તો શ્રીજી મહારાજ તો સોદામ પધારી ગયા હતા પછી ગુણાતીતાનંદ સ્વામી તો ઘણું રહ્યા પૃથ્વી ઉપર વરતાલમાં કોઈ સમય ઉપર આવ્યા હોય વસોભાઈ બધા ઓળખ્યા કારણ કે બહુ સારા હરિભક્ત મહિમા ગુણાતીતાનંદ સ્વામીને આગ્રહ કર્યો કે સ્વામી તમે મારે ગેરપગલા કરો અને મારો એક મનોરથ પૂરો કરો બસ સારું વાઘજીભાઈ આવીએ તમારો ભાવ છે તમને રાજી કરે ગુણાદિત સ્વામી આવ્યા સરસ મજાની બધી થાળ ભોજન હાથે વ્યવસ્થા બધું બહુ થયું ગામના લોકોને પણ બધાને બોલાવ્યા સ્વામી એવી કથા વાર્તા કરતા હોય ક્યાં ઉધાર વાતો હતી એવી સરસ બધી કથા વાર્તા કીર્તન બધું બહુ થયું કેટલાય ને રંગ ચડી ગયો કેટલાય નવા સત્સંગી થયા કર્યો આનંદ થઈ ગયો બઉ સારું થયું ત્યાં એમના પિતાજી તુલસી હવે જ જેવી વાત છે સામે ને દંડવત કિરા ક્યાંય સત્સંગી દંડવત કિરા માં બાપ રાજી રાજી રેજ્યો સ્વામી કે રાજે જોય ને જો ને તમારા દીકરા કેવી સરસ સેવા કરી આ બધા સંતો ની ભક્તોને લાભ અપાયો ગામ લોકોને લાભ અપાયો બઉ હા પણ સ્વામી મને છે ને કૃપા કરીને એવું કરી દો આ મારા વાઘજીને છે ને અયે એવું ટાઢું છે વાત મૂકી દો બસ તે સ્વામી એને જેવું અહ્ય ટાઢું છે ને એવું મને અહ્ય ટાઢુ કરી દો ને તુલસીભાઈ કે એમના પિતા છે માગણી સારી દીકરો આ દોઢ દિવસ જેવું રોકાણ પણ તમે વ્યવહાર નવરા થયા ટાઢુ થાય પણ તમે અહીંયા સામા બેસો કથા સાંભળો વાતું સાંભળો ભજન કરો સંતોમાં હેત જોડો ભજન ભક્તિ એમાં બેસવું નથી આ દોઢ દિવસ દોડા દોડી આવો ભાઈ લિયો ભાઈ આ વ્યવહાર જ કઈ રે રાખ્યો તો ક્યાંથી ટાઢુ થાય ભૂખ લાગી હોય ઘણા અકડાતા હોય બશે પેટ ઉપર બાંધી દઈ એનાથી ભૂખ જ કે લોકો કદાચ કથામાં બેસે છે પણ લોકોમાં કથા બેસતી નથી સાવ સિદ્ધ સૂત્ર ને લોકો કથામાં બેસે છે પણ કથા લોકો બેસતી કથા આપણામાં બેસે એક દિવસ નો તરસ્યો હોય સાંજ પડી ગયો પછી જે પાણીનો ગ્લાસ મળે એ કેવી રીતે પીવે તમે જોવું નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણી નો લખે છે ને ઉપવાસી નરને જેમ અમૃત પીવાનું નોતરું આવે આમંત્રણ ઇન્વિટેશન અમૃત પીવાનું ઉપવાસી બે ત્રણ દિવસનો ખીચડીને દહીં નહીં અમૃત પીવાનું એને આમંત્રણ મળે અને એ જેવો ઉતાવળો થાય અને જેમ પાન કરે એમ નિષ્કુળાનંદ સ્વામી કે મને ભગવાન શ્રીજી મહારાજના સહજાનંદ સ્વામીના ચરિત્રો કહેવા માટે મને ઉતાવળ થઈ છે ને એવો ઉલ્લાસ ને એવો આનંદ થયો છે એને ટાઢું થાય આપડે જાય છે જવાય છે સ્વામી ક્યાં ભાગી જવાના છે એમ ટાળું થાય જીવમાં બેસ અરે તમે દસ દસ ના શૂટ ને સફારી પેન્ટ ને શર્ટ ને કિંમતી વસ્ત્રો પચીસ અરે પચાસ ની જોડી પહેરો એનાથી તમારી તબિયત સુધરે સાચું કેજો સુધરે દસ લાખ નો તમે પેન્ટ શર્ટ હીરા જડેલા બધા શર્ટિંગ શૂટિંગ પહેરો એનાથી તબિયત સુધરે સુધરે સુધરે રક્ત કણ હેમોગ્લોબિન હોય અને લોહી ભરપુર હોય બસ તબિયત સુધરે કપડા સારા પહેરવાથી કઈ તબિયત સુધરતી નથી અને જીવને સુખ પણ થતું નથી માંદા માણસ ને કરોડો રૂપિયા નું ઘરે અને સુખ થાય હેરાન થાય શણગાર કરીએ શણગાર જેવું છે એમ આમાં થયું છે શું સત્સંગ ને આપણે શોભા શરીરના વસ્ત્રો ની જેમ પહેરીને ઓઢીએ છીએ અને માનીયે છે સત્સંગ થઈ ગયા પૂજાની સરસ ભગવાન નામ લખેલી ચાદરો ઓઢીએ जा मेहरीय कंठ मेहरीय कपाड़ तिलोक कर शनगारेरसंग कर लो मजबूत हो रक्त कान हेमोग्लोबीन भरपूर हो तो सुधरे कहानू शू सत्संग ब्लड थी जवे जीव मत्संग घुसी जावे લોહીમાં પચી જવો જોઈએ સત્સંગ એવો ન હોય કે વાર તહેવારે પ્રદર્શન કરવાનો હોય જેમ વાર તહેવારે કપડા માણસ સારા પહેરે એમ દિવાળી જઈએ નવા વર્ષે મંદિર ઘણા જુઓ ને તમે નવા વર્ષ એક જ દિવસે દર્શન કરવા આવતા હોય છે એક જ દિવસે દિવાળી નવા વર્ષના દિવસે જ તમને મંદિરે દેખાય એ મૂર્તિ ઠાકોરજી એ જ વખતેનું મુખ જુએ પછી ક્યાં તમને ન દેખાય દેખાય છે ને એવું જ છે આખા વર્ષમાં કોઈ દેવ મંદિરે નહીં પેલે નવા વર્ષ ને દિવસે સત્સંગ નથી સત્સંગ તો બ્લટ છે એવો થઈ જાય તો પુષ્ટ થાય ને તો જીવ સુખી થાય શરીર તંદુરસ્ત કરવા માટે કેટલું કરે છે લોકો આવું હજી પાયો બાંધુ છું સજાનંદ સ્વામી જે વાત કેવી છે એનો પાયો બાંધુ છું શરીર ને તંદુરસ્ત કરવા કેટલું કરે ડોક્ટર એમ કે પોતાને મને એમ થાય કે સવારે પાંચ વાગે ઉઠી જાય ને શિયાળામાં જો બધા ગોદળા ઠંકા એને ઘૂરી ચડી જાય કે કઈક એવું હોય ને પછી એમ કઈ સવારે પાંચ વાગે ઉઠીને સવાર જો એક કલાક વોકિંગ કરી ને તો જ કોલેસ્ટ્રોલ કંટ્રોલ આવશે કે ડાયાબિટીસ જશે ને આમ તબિયત સુધરશે ને કઈ ભૂખ લાગશે ને કઈક ખોરાક થશે ઉનાળા જેવું ચડી પહેરે શરીર હોય મોટું હાથી ના મદનિયા જેવું હાફ પેન્ટ પહેરે પાછો અને પાછ ધીમે ધીમે દોડે પાછો આપણને લાગે મદન્યુ રૂમાડે ચડી ગયું છે કેટલી મહેનત કરે વહેલા ઉઠી જાય કેટલી કસરતો કરે જીમખાનામાં જાય સ્વિમિંગમાં જાય અહીંયા ક્લાસ બંધ આવે પેલા પણ ફી ભરે પેલા પણ ફી ભરે હે કસરતના અખાડામાં વાંદરાની જેમ મામળચેડા લેતા હોય અવળો થાય હવળો થાય ને ત્યારે વાત મૂકી દીધી એટલી બધી કરે તડકામાં બેસી રહે શિયાળામાં કે વિટામિન ડી મળે આઠ વાગ્યા પેલા તડકામાં બે કલાક કલાક પોણા કલાક બેહું દરિયાના કિનારે ન જ ઘણા પીડા એક જણો પડેલો દરબાર ધોળિયા કઈ નો આમાં શિષ્ટાચાર કરે એટલે અમરસિંહ પડેલા ત્યાં બે ધોળિયા નીકળ્યા રિલેક્સિંગ રિલેક્સિંગ નહી અમરસિંહ એમ પૂછે કે તમે આરામ ફરમાવો છો રિલેક્ હકારાત્મક બીજું શું વળી પાછા બેડિયા ને રિલેક્સિંગ ના અમરસિંહ બે તળી ચોથા એને પૂછ્યું રિલેક્સિંગ આ શું પીડ્યા તમને ગોતે છે ક્યાર ના જણા ગોતે છે અને તમે અહીંયા પીડ્યા છો ક્યાર ના મૂળ વાત કેટલા તડકામાં તપે કેટલા જીમખાનામાં જાય કેટલી કસરતો કરે અમારી એક સ્વામીજીને થોડીક તકલીફ હતી ત્યાં પ્રીતમનગરમાં અખાડો ને એવું કંઈક છે ને પ્રમોદભાઈ નો ત્યાં અમે લઈ જા હું હારી જતો એક બે વાર સાથે ગયો હતો તે લગભગ ત્યાં અમે દોઢેક કલાક જેવી એમની ટ્રીટમેન્ટ ચાલે સ્વામીજીની તો એક જણો અમે ગયા હોય ને તી પેલાનો હોય ત્યાં બકરી કલાક ખૂટ્યા જવું પણ ખાલી એક ચડી અંડર પહેર્યું હોય મશીન કરતો હોય દોઢ કલાક અમે કરેલા તો એ જીધી મશીનઆર બથોડા જ લેતો હોય શરીર મારો પિસ્તોલ જો થ્રી નોટ થ્રી જોવું એટલે પછી બે જોયા પછી મેં કીધું તમે સામે ત્રણ કલાક રોજ રોજે ત્રણ કલાક કરવા શરીર તમે જોવો મજબૂત મેં કીધું બહુ સારી વાત છે પણ તમે કીધું કઈ પૂજા પાઠ દેવ દર્શન ના હું એમાં કઈ માનતો નથી આ કરીને શું શરીર શેના માટે છે સારું રાખો એની ના નથી પણ સાથે હરિભજન ઈશ્વર દર્શન દેવ દર્શન પૂજા જેના માટે મેળવ્યું એમ તંદુરસ્તી માટે માણસ કેટલું કરે છે પણ જીવને તંદુરસ્ત કરવા માટે માણસ કંઈ કરતો કરે તો પાસે પૂણી જેટલું કરતો હોય પીસીઓ માટે દોટ મૂકી જ છે મુંબઈની તમે લોકલ ટ્રેન જોયું હોય આપણે તો કોઈ દીમા છેડ્યા નથી પણ આમ જાય ત્યારે આમ લટકતા જે જોયા હોય છે આપણે લીંબોળી લટકતી માણસ લટકતા બધા હમ એવી રીતે આમ ઝુમખા લગ્યા હોય છે અંદર તો શું દસ્યા અંદર બેઠા ગયા હોય એ બધા વાતો કરતા કે વાત મૂકી દો આમ આમ ખબર ન પડે એમાં એક જણા ખારીશિંગ લીધેલી ને ભૂંગળી હાથમાં આમ આમ દાણો ખાયકનો ધક્કો વાગ્યો અરે યાર તમને ક્યાં દેવા નથી તો તમે આમ કર્યું ને તમે આગળ ધરી મને એમ થયું કે લઈ લઈએ મોબત ફીર મિલે મિલે મુઠો ભરી લીધો બોલો હા ખાલી કરી નાખ્યું એ મોહબત ફીર મિલે મિલે બહુ આની ઊંડો બહુ વિશ્લેષણ નહીં કરું પણ વિષયોને માટે માણસ એ મોહબત ફીર મિલે મિલે ખાઈ લો પી લ્યો જોઈ લો હરી લ્યો ફરી લો ભોગવી લો બસ એમાં માણસ કોઈ પાછો પડતો નથી પણ સત્સંગમાં જવું હોય તો તરત નાદારી નોંધાવી તરત અત્યારે આમાં આપણે સુખી લોકો છે કોઈ ના પાડે ના પાડે કોઈ આપડે કે ભાઈ તમારે અરે એ તો સમય મળી જાય ગમે આગા પાછું કરી દેસુ પણ આપડે એમ કઈ ફ્રી ઓફ છે ધૂન ભજન કીર્તન આપવાનું છે તો જો કંટ્રો જુઓ કન્ટ્રોવર્સી તમે જો એમાં ફ્રી ઓફ ચાર્જ અમેરિકા વિદેશ ફરવાનું કે આવો ભજન કરો ધૂન ભજન કરો કથા વાર્તા સાંભળો અને પાછા જાઓ ત્યારે સરસ મજા ઠંડો નાસ્તો આ બધું પાછું લ્યો અને ઘણા તો કોક ના આવતા જાય મૂકી જાય લઈ જાય એવું કોક તો મદદ કરતા મિત્રો હોય તો લાવતા હોય છતાંય આળસ થઈ જાય એટલે સંસારના વિષયો માટે માણસને એમ છે આ પાછું મળશે નહીં ભોગવી લ્યો પણ એવું થતું નથી એક નાનકડી વાત એક રાજા એક જણાવુશ થઈ ગયો રાજી થયો તો પછી એનું કેવી રીતે આપ્યો ખબર છે કે ભાઈ દોસ્ત હું તારા પર એવો રાજી થયો છું પણ હું બધાને બેટ સોગાદ આપું છું ને એ બહુ વિચિત્ર રીતે આપું છું એટલે હું તને આ વખતે એ બી સોગાદ આપું છું મારા રાજખજાના અંદર સોના મોરોનો ભરપૂર ભંડાર ભર્યો છે એ કોઠાર ખોલી નાખીશ સોના મોરો પેલા આવડા આવડા ત્રણ ચાર ઇંચની મોટી લાકડી જેવી સોના મોરો સોનાની લગડીયો એનો ઢગલો હશે તારી સામે પાંચ મિનિટ તને આપવામાં આવશે એમાંથી તું તારે હાથે જેટલી લઈ લે એટલી તારી વિચાર કરો પાંચ જ મિનિટ જેટલી લેવાય એટલી સોના મોર હાથેથી લેવાની લેવાય લેવાય કેટલીક લેવાય પાંચ મિનિટમાં ભાઈ કેટલી લેવાય પણ પેલા શું કર્યું ખબર છે કે મારા વાંધો નહીં હું શું કર્યું કાંકરા ભેળા કર્યા ને એનો ઢગલો કર્યો અને એવી પ્રેક્ટિસ કરી બે હાથેથી કેટલા કાંકરાને ઢગડીને આ બાજુ નાખી દેવાય એવી મહેનત કરી એવી મહેનત કરીને પાંચ મિનિટ માં તો ગાડું ભરાય એટલા કાંકરા ઉલાડી નાખે બોલો હાથે લુગડાના પાટા બાંધીને એવો તૈયાર થઈને પ્રેક્ટિસ કરી અને પછી આવ્યો રાજમેર ખોલો દરવાજો અને ખોયલું ભાઈ એણે જેવું આ બુલડોઝર પડે ને હમ કરતો બે હાથ મારી ને જે મારી બે ત્રણ ચગારા જેટલું એક આયે જાય પાંચ મિનિટમાં તો ગાડું દોઢ ગાડું સોનામાં ઉલાડી લીધું પ્રેક્ટિસ પૈસા માટે શું ના થાય કે પછી મળશે ને એમ ભજન ખાપી લે કોઈ ખાપી લ્યો પછી આ મળવાનું નથી એવું થાય એવું જયારે થાય પૂજામાં બેસો તમને હજી એમ થાય કે હજી પાંચ મિનિટ હજી દસ મિનિટ હજી પાંચ મિનિટ હજી દસ મિનિટ મહારાજનું ભજન કરી લઉં આ મુખડું જોઈ લો બે કીર્તન હજી બોલી નાખવું અને ઉઠવાનું મન ન થાય ત્યારે માનવું કે હજી ક્યાંક ભક્તિનો માર્ગ આપણને હાથ જેડ્યો છે હેલા નથી હજી જેડ્યો છે એ સવારની પૂજા કરતા કરતા એમ થઈ જાય કે લાવો હજી એક કીર્તન સંભળાવી દઉં હજી એક કીર્તન મૂર્તિનું ગાઈ લઉં મન ન થાય ત્યારે એમ લાગે ત્યારે કઈ પણ હવે બેટકરો ઝટકરા બે ઠાકોર જે બિચાર એમ થાય કે આ ઉતાવળ માં મને ગોથા ન ખવડાવી દે તો હજી એને રસ્તો નથી જ તો મહિમા સમજાય કંઠી પહેરી લીધાથી નથી થતું કરવા જેવું બાકી છે અને સંસાર માટે થાય જ છે એની કોઈ ના નથી સંસાર માટે તો રાત દિવસ જ મથે છે અરે જેટલી દુનિયા હવે તમે બધા સમજુ છો વૈરાગી છો તમને તો સંસારમાં જરાય મો છે જ નહીં પણ હવે કર્મ સંજોગે તમને માતા પિતા પારાયણ ને ગ્રસ્ત થી બનાવ્યા એટલે તમે પરિણા છે એટલે તમને આ બધું કરવું પડે પણ તોય સમજો એના માટે કેટલું કરવું પડે છે એના દસમા ભાગનું જીવ દઈને ભગવાનને માટે કરે ભગવાન હોકારો દો એવી રીતે તન્મ થઈને કરે હોકારો દસ ઓલું બધું દુઃખરૂપ છે અને જેટલું કરીએ એટલું સુખરૂપ એટલે એની વાત સાંભળવામાં જો સુખ આવતું હોય તો એનું માર્ગે ચાલવાથી કેટલું સુખ આવતું છે અંદાજ મારો भवा एटले ब्रह्मानंद स्वामी गाय नंद वेदांत आरोपी के न्याय अनुमा ले छे, ते वालो આ સંતો મારે બેઠા હશે અને મહારાજ ની સામે શ્રીજી મહારાજની સામે આંગળી ચિંધી ખયા ખત્રીને માંડવી માં કેતા હશે આ કે ખયા તું વેદાંતી હો અરૂપી ભગવાન કો કે હો પર હમ ક્યાં સુનાવે વેદાંતી આરોપી કે છે અનુમાને લે છે પણ તે વાલો છબી સહજાનંદ સુખકારી એ જ વાત આ સ્વામી કે છે કે મૂર્તિ તમારી મહારાજ सुखकारी जी के मूर्ति तारी महाराज सुखकारी जी सौ जन सुख समाज सुखकारी जी साकार मूर्ति सुख भंडार सुखकारी जी स्पर्शी बहु पायमा भव पार सुख चेप्टर पचीचे छठू चे। मैं पहला एक खाली बात करी थी कि जीवन जाऊू छू अमु वस्तु सुखकारीख तो ई सहजानंद स्वामी मूर्ति केव सुखकारी के सुख आप जुड़े मिले मोहू पेटल सुखरूप संसार ने गेवा, गेवा पा। आपड़े छे, छे। जाने पीड़ा એનાથી આનંદ ગણા સુખરૂપ તો મૂળ સુખ કંદ એ તો સહજાનંદ સ્વામી છે શું રામાનંદ સ્વામી નામ પાડ્યા છે મૂળ છે સુખનું આનંદનું પણ એમણે જે સુખ આપ્યું છે એને જે કલ્યાણ વહેતું મૂક્યું છે એને તો ગણના થાય એવી નથી આનંદ જીવોનો જે ઉદ્ધાર કર્યો છે વાત વાત એવી સુખકારી મૂર્તિ છે નશી તો એ જીવન જાણું છાણું માં પેલા જ નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે તમે ગર્ભવા સત્ર આડો આંક જવાળ્યો કે જીવન જાણું છું માપનું આંક્યું હોય એ પછી હવે જયારે આપવું જ છે તો પછી માપી માપીને એ માપિયા આડું પાડી દીધું દયો એમ જ દો અને એમાં માપવાનું હોય એમ નિષ્કોળાનંદ સ્વામી કે મહારાજ તમે જે ગર્ભ વારા હોય એ જીવો તો ચડી બેઠેલા છે કોઈ રીતે નોખા પડે નથી પણ તમે એ બધા જે રીતે હટાવ્યા છે જે તમે બ્રહ્મ મહોલ સુખ આપ્યું છે એનો આડો આંખ વાળો છે મતલબ એનું કોઈ માપ દીધું નથી એવી મૂર્તિ છે તમારી ભાઈ કોઈ ભજન કરે આશ્રય કરે અને એનો ગર્ભવાસ લખોરાળી જાય એ તો બહુ સીધી વાત છે ને પણ કઈ કર્યા વગર ટાળી નાખે મૂર્તિ તમારી વગર ટાળી નાખે એ મૂર્તિ પ્રતાપ છે એ સુખ દેવા એવા છે એટલા માટે કહે છે નિષ્કુળાનંદ સ્વામી કે મારા તમારી મૂર્તિ ઓહો સુખકારી છે વરતાલમાં એ હરિમંડપ કે જ્યાં શિક્ષા પત્રી મહારાજે લખી શ્રીજી મહારાજે એ હરિમંડપમાં નહવાની ચોકડી પણ હજી દર્શન આપે છે ભરજી બ્રહ્મચારી મહારાજને સ્નાન કરાવે છે ત્યારે તો ત્રાંબાના દેગડા ભરવાની અને એમાંથી લઈને લોટાથી સ્નાન કરવાના નળ વ્યવસ્થાઓ તો ત્યારે હતી નહીં બ્રહ્મચારી જળ રેડતા હોય મહારાજ પોતાના હાથે માથા પર હાથ ફેરવતા હોય મુક્તાનંદ સ્વામી પણ ત્યાં હતા મુક્તાનંદ સ્વામી પણ મહારાજ નું શરીર ચોળતા જાય અને નવડાવતા જાય બ્રહ્મચારી માથે જળ રેડતા જાય અને મહારાજ સ્નાન કરે ઉનાળાનો સમય ચારેક વાગે મહારાજને નવડાવે એમાં બે છોકરાઓનો કિલકલાટ હસવાનો અવાજ આવ્યો મુક્તાનંદ સ્વામી મહારાજ કે સ્વામી આ છોકરા અવાજ ક્યાંથી આવે છે અજાણ્યા થઈ એટલે મુક્તાનંદ સ્વામી કે જોઉં મારા સ્નાન કરતા ભૂંગળું પાઇપ એ હજી દર્શન આપે છે ત્યાંથી પાણીનો ધંધુડો પડે આટલું મોટું નાળચું બાર છે એ ત્યાંથી ધોધ પડે પાણીનો ધંધોડો તો ત્યાં બે ઠાકોરના કોળી છોકરા એ પાણી શ્રીજી મહારાજ શરીર ઉપરથી જે અમૃત જળ પડે એ ધંધોડા નીચે પેલા બે છોકરા નાય આને એને તો કઈ ખબર નથી આ બાપા પાણી ક્યાંથી આવે છે શું છે એને તો ઉનાળા ગરમીમાં જળ ધોધ મળી ભયો ભયો પામલો છોકરા ગરમીમાં ઠંડક મળી ગઈ નાતા મુક્તાનંદ સ્વામી આંખમાં આસુઆ આવી ગયો ઓહો આને ખબર નથી આને ખબર નથી હો એટલે કે મહારાજ કે સ્વામી શું થયું આંખમાં પાણી આવ્યા શું થયું મહારાજ બે ઠાકોર છોકરા દસ દસ વર્ષના બાર બાર વરસના છે આપનાઓ છો ને એને ધંધુડો પડે છે ત્યાં નાય છે મહારાજ કે સ્વામી જાઓ બે છોકરાઓને ઈન્દ્રપદ આપી દીધા જાઓ ઓહો એનો આ દેહ મૂકી અને બે છોકરાઓ ઇન્દ્ર થશે ગર્ભવાસ ઉકચોરાથી વહી ગઈ અને સીધો ત્રિલોકાધિપતિ રાજા ધીરાજ ઇન્દ્ર થઈ ગયો લે સો સો યજ્ઞ કરીને અવળો થઈ જાય અને એમાં કોઈ તપ કરે તો માથાકૂટ થાય ભાઈ એનાથી મીઠી વાત ઝુંજા બદર ના લાચર મહારાજ એના દરબાર ગઢ બેસા છે ઓછરી ની કોરે થાંભલી ટેકે તકિયા ને હાથ દઈ મહારાજ બેઠા છે આગળ સંતો ભક્તો બેઠા છે અલિયા ખાચરની એમના સંબંધી ભોજ ટાંક એમણે બધા મહારાજને ચંદનની ખૂબ ખૂબ ચર્ચા અર્ચા કરી લલાટમાં ચરણમાં ઉનાળાનો સમય ચંદન ચર્ચ્યું ટીબકડીઓ વાલમાં કરી કંઠમાં ટીબકડીઓ કરી મહારાજની ખુલ્લી છાતીમાં ચાંદલા ચંદનના કર્યા એવી મૂર્તિનું સુખ આપે ચરણમાં ચંદન ચર્ચ્યા તોય ચંદન વૈધ્યું એટલે કટોરો બાજુમાં મૂક્યો શ્રીજી મહારાજ કટોરો હાથમાં લઈને ઉભો થયા ઉભા થયા ખળિયામાં થોડે છેટે એક લીમડાનું ઝાડ હતું કૃપા વરસે એ આમ વરસે અને એને કહેવાય કે મૂર્તિ તમારી મહારાજ સુખકારી એ ચંદન લઈ પોતાના મહારાજના પ્રસાદીનું ચંદન હતું ને એ પોતાના હાથે જ લઈ અને કટોરામાંથી ચંદન લઈને મહારાજ પેલા લીમડાને ચરચવા મીડ્યા લીમડાની પૂજા લીમડા ચંદન મળી ચરચું અને બધું જ ચંદન લીમડાને ચરતી દીધું અલૈયા ખચર ને બધા પાર્સદો ભક્તો મહારાજ આ શું કર્યું તો કે હવે આ લીમડો સુકાઈ જશે લે અમારે કા તો કે અમે એનો મોક્ષ કર્યો અને અમારું અક્ષરધામ એને આપ્યું છે લીમડાને આને થોડા દિવસમાં લીમડો સુકાઈ ગયો શું ચડી અક્ષરાધીશ દેલિયો હવે મોક્ષ થઈ જશે લીમડો સુકાઈ જશે અમારા ધામમાં જશે કે જા ઝાડ નું દેહ સીધો જ ભગવાન ના ધામ ગર્ભવાસ લાળી નાખી મૂર્તિ તમારી તાવી દેવળિયા ગામ છે એ તાવીમાં સંતો ભક્તો સત્સંગ માટે આવે તો સંતો વધારે ઘણા લોકો ગામના તાવી દેવળિયાનો સત્સંગ ગણો એમાં નાજી કરીને ગાડો કોળી એ સત્સંગમાં આવીને બેસે સંતો વાતો ગમે આમ ડોલે ખુશ થાય સેવા કરે બધું કરે કંઠી પહેરે નહી એટલે કોઈ ભાઈ ભક્તો હોય ને એમણે કીધું તું સત્સંગી થઈ જાય વર્તમાન લઈ લે આ વિધિવત થઈ જાય તો બહુ કામ વિધિવત કંઠી પહેરવાનો બહુ મોટો મહિમા છે ભલે તમને લોક આજના ફેશનેબલ આજના બહુ ભણી ગયેલા ડિગ્રી ઉપર ડિગ્રી ને એના ઉપર ડિગ્રી એના ઉપર ડિગ્રી ચડી ગઈ હોય એ લોકોને આજના અરે ભા ભાઈ મોટી મોટી કથા કરનારાઓને પણ કંઠી શું કહેવાય આશરે શું કહેવાય બ્રહ્મ સંબંધ શું કહેવાય કે શરણાગત ધર્મ શું કહેવાય વર્તમાન લીધાનો શું ફળ કહેવાય એ કઈ એને મહિમા ન હોય બઉ ક્રાંતિકારી થવા માટે બધે મૂળ વાતોને કાંધ મારતા હોય છે આ કઈ રમકડા થોડા છે શું કામ થાય છે એ શું ખબર પડે તમને દેખાય નહી આશ્રિત થઈ જાત થઈ જા તો કે હા થવું છે ભગવાન સ્વામિનારાયણ સાચા તમે જાણો છો હું અહીંયા આવું છું પણ મારે કોઈ સાધુ હાથે કંઠી નથી પહેરવું એટલે તે તને કોણ પહેરાવે હરિભગત તો હરિભગત ને હાથે નહીં સાધુ ને હાથે નહી મને સ્વામિનારાયણ ભગવાન ખુદ કંઠી પહેરાવે તો જ મારે પહેરવીશ એટલે ભાઈ એ તો ક્યારે જયારે આવે ત્યારે હું ક્યાં કઉ છું જયારે આવે ત્યારે મારે એને હાથે કંઠી પહેરવીશ બાકી નહી સંતો આવે ને જાય પણ મારો એટલે આ કંઠી ના પહેરે કોઈ ફોર્સ કે દબાણે કોઈ બીજા લોકો નો કરે પછી તમને ગમત થાય ને એટલે મારે કોઈ સાધુ આવે એટલે કંઠી પહેરતા તમને કીધું નહીં કદાચ ગામમાં આવ્યા હોય તરત બપોરે ઊભે પગે નીકળી જાય તો હાડો તો ક્યાંય ને ક્યાંય મજૂરી ક્યાંય ખેતર માં આટા મારતો હોય એમાં ભાઈ એકવાર બનવા જોગ અને મારા ગામમાં આવ્યા છે કે રામજાણે દિવાળી ગમે ત્યાંથી મારે ઘોડ્યા સાથે આઠ દસ કાઠી દરબારો સુરા ખચર માદરા લઈ ખાવા સોમ સુરા બપોરના દસ અગિયાર વાગ્યા હડો કોળી અન્ન નાનજી એ ખેતરમાં હળ હાંકે એમાં એને કોઈ કીધું કે એ જો તારા સ્વામિનારાયણ જાય કંઠી પહેરવી હોય તો હમ નામ હાથી મૂકીને ભાગ્યો એમ નામ મૂકી દીધું અને ઉભે ચાસે ભાગ્યો ખેતરમાં અને બૂમો પાડતો જાય મહારાજ મહારાજ જોર જોર થી બૂમો પાડતો જાય એમાં ભલે ભાઈ અંતર ભાવ છે ને ભગવાનની માંડકીને ઉભી રાખી દો માંડકી ધીમી મળી પડવા અલ સુરા બાપુ કે ભેડ્યા મહારાજ કેમ ધીમા પડી ગયા હે દરબાર આમ જુઓ ને કોક અમને બૂમ પાડે છે પોકાર કરે છે અરે સુરાચે આમ ઘોડું ફેરવીને જોયું તો જણ આયેલું આવે હા મહારાજ કોક આવે છે હા ઉભા રે ઉભા ને છાય ઓઈલો દોડી દોડીને આવ્યો હા હાઈ નહીં બોલવાનો હોય તો વેતર્યો નહીં આવીને સીધા મહારાજના માણકી બેઠા હતા પગ હે મહારાજ તાવી ગામનો સૌ મેં યાર તમારી પાસેથી જ કંઠી પહેરવાનું મેં નક્કી કર્યું છે હવે મને તમે કંઠી ફેરાવી દીધો બસ હાજ માંડ માંડ પેટો થઈ ગયો છે મહારાજ કહે તું હા ખા હા હું ખાય અરે હવે મને કંઠી ફેરાવી છે મહારાજે માથે હાથ પહેરો હાર લે ત્યાં સુરા કે મહારાજ એને કંઠી પહેર્યું બેલી કંઠી છે આ જળ છે કાંઈ નથી મહારાજ કે દરબાર એને જળનું કામ છે કે મારું કામ છે લાય હાડા લાય લાય નાનજી તારા લાય જમણું હાથ જો શ્રીજી મહારાજ એનો જમણો હાથ લીધો અને હાથ ઉપર શ્રીજી મહારાજ પોતાનો જમણો હાથ પછાડીને કીધું આ અમારો સ્પર્શ થયો એ જ તને વર્તમાનને જાતને બક્ષીસમાં અક્ષરધામ આપ્યું તમારી સુખ ભંડાર સુખ કાય એટલે કે કોળી વર્તમાન લીધા અક્ષરધામ બક્ષીસ માં લઈ ગયું હોવું ધોવું પૂજા પાઠ એનું મારું શું કરવું મારા જ્ઞાતિ લોટો લઈ જાય બાકી કઈ નહિ બીજું તારે જોરા એક ખાલી એટલી જ વિધિ આપી જાજરૂ ત્યારે પાણી લેતો જાય લોટો લેતો જાય પેલો બસ બાકી તારે નાવાનું નિયમ નહી પૂજા નહી નાવું ધોવું પૂજા પાઠ કરાજ કે અમે તો હજારો વહાણ લઈને આવ્યા છીએ અને એમાં અનંત જીવો ને અમારા ધામમાં લઈ જવા માટે અમે આવ્યા છે વાત સાચી છો આ ભગવાન સ્વામિનારાયણે આવું રોકડું કલ્યાણ જેવું કોઈ અવતારમાં ક્યારેક કર્યું નથી દર્શાયનંદ સ્વામી હતા બકરી નું દૂધ લેજો હવે રાતના મોઢા વૈદ ને બોલાવ્યો આઠ નવ વાગ્યે વેદ નો મેળ પીડ્યો અને દવા મેળવી હવે દૂધ ગોતવા જે ક્યાં મળે બકરીનું પછી કોઈ કીધું ભાઈ ભરવાડ ત્યાં તમે જાઓ એટલે એક ભરવાડ ત્યાં એક માણસ ગયો સાધુ માં બકરીને બકરાને ગમે ત્યારે ઉભો રાખીને શેડ મારી લો દૂધ આપી દે હલો તો તરત જ ભાઈ એમને દૂધ આપ્યું ગાળી ચડી અને વહી દે એ દૂધ સાથે સ્વામીને દવા આપી સ્વામીને આરામ થઈ ગયો બસ એ આંબા ગામના દેવસિંહ ભગત પછી તો થોડો વખત થઈ ગયો બે પાંચ વર્ષ ગયા છે પોતાના ફળિયામાં ખાટલો ડાળીને સુતા છે બેઠા છે હાથમાં માળા કરે છે એમાં ક્યાંક થી રૂમઝૂમ ઘંટડીઓ વાગે મંજિરા વાગે આવું વાગે આટલે દેવસિંહ ભગર આંબા ગામના જોવા મળ્યા એટલે આ બધા સાજ ક્યાં વાગે છે ધૂન ભજન કીર્તન થતા હોય એવા ચારે જોઈ ત્યારે ઉપર અવકાશમાં સુંદર મજાના વિમાન અને વિમાનમાં ઘુઘરીઓ વાગે અને અંદર સહજાનંદ સ્વામી બિરાજમાન એટલે મહારાજ કેવો મહારાજ જય સ્વામી નારાયણ આ બાજુ ક્યાં અરે દેવસિંહ ભગત નિત્યાનંદ સ્વામી ને અડધી રાતે જે બકરીને દૂધ આપ્યું હતું ને બકરીને અમે તેડવા ગયા તા અને દિવ્ય રૂપ ધારી બકરી નો આત્માને દેવસિંહ ભગતે વિમાન બેઠેલો જોયો દેવસિંહ ભગત કે વાહ વાહ પ્રભુ મૂર્તિ તમારી સુખ ભંડાર સુખકારી એક સંઘ જતો હતો દબાણ મહારાજ યજ્ઞ કરતા તો એક ગામની સીમાડેથી હાલ જતા હતા હરિભક્તો તો ભરવાડ બકરા ચાલતો હતો ભરવાડ લાકડી ટેકે ઉભો મારીને બીજો જોઈ રહ્યો હે કિન પાલા ભાઈ કે દબાણ માં અમારા ભગવાન સ્વામીનારાયણ જગન કરે છે ત્યાં જાવ હાલ તારે ગોકળી આવો છે બાપ આજ મારે જગન હું કાં મારા બકરાને કોણ હાજર પણ એટલા ભગવાન છે ભગવાન એટલે ભગવાન તો આપણો મોક્ષ કરે પણ હવે હું તો આવી ન શકું એની પાસે સરસ મજાની નેતર સોટી એવી જીવ જેમ સાચવે સરસ મજાની રૂપકડી નેતર એ ભરવાડ પેલા કે સાજણ ભરવાડ કે એ લ્યો બાપર લે લ્યો એ ભગવાન મારા તરફથી સોટી આપજો અને મારા જય કેજો મારા જીવ નું કરેલું કેજો લ્યો લઈ જાઉં એટલો આપવાનો ભાવ છો એવડા જીવની જેમ સાચવી એવી સરસ મજાની નેત્રની સોટી એ મહારાજને ત્યાં દબાણમાં પહોંચ્યા ભક્તોએ દંડોદ પ્રણામ કર્યા ભેટ કરી અને હારે પેલી નેત્રની સોટી મૂકી મહારાજ કે આ શું કે મહારાજ રસ્તામાં સાજણ નામનો ભરવાડ મળી ગયો ફલાણા ફલાણા ગામની સીમમાં એની આ ખોટી તમને ભેટમાં આપી છે ભગવાન હોય એને મારે આપજો મહારાજ કે ભલે અને વર્ષો જતા પેલા ભડવાર નો આવ્યો તો શ્રીજી મહારાજ હાથમાં પેલી નેતર સોટી લઈને એને તેડવા આવ્યા તમે સોટી આપી હતી ભગવાન સ્વામિનારાયણ ચાલો મૂર્તિ તમારી સુખ ભંડાર હજી એક બે વાતો કેવી છે ને પછી એના પછી બીજી વાતો કેવી છે એના પછી ત્રીજી વાત કરવી છે ને પછી પૂરું કરવું છું આત્માનંદ સ્વામી થોડા સંત મંડળ સાથે જામનગર થઈને ભુજ જતા તા રસ્તામાં આંબા આવ્યું તો એ વખતે બહુ વહેલી સિઝનમાં હાંખની પાકેલી બે કેરીઓ ફર્સ્ટ ક્લાસ આવી ગયેલી પાકી એ વખતે ને આંબાનો વાડીનો માલિક હશે ને ફરતો હશે એને સરસ મજાની કેરી જોઈ એને ઉતારી પેલી શાખ ની હજી તો ક્યાંય બજારમાં કેળી મળે ને કોઈને ઘરે ન હોય ને આવી સરસ મજાની કેસર કેરી એ પાકની હાથમાં લીધેલી અને પોતાનો જે માથે ફેટો હોય એના છેડામાં રાખેલી એમાં સાધુ ને જાડ ને છાંય વિષામો કરતા જોયા એટલે પેલા કીધું બાપલી આવો ઓ રામ રામ કોના સાધુ ક્યાં જાવું બધી વાત કરી ઓહો હો ભૂજ સ્વામિનારાયણ ભગવાન આ નામ તો સાંભળ્યું છે દર્શન તો થયો નથી ભાઈ પણ હે મહાત્માજી હ્યો આ બે કેરી પ્રભુને આપજો જે પોતાના ઘરે લઈ જવાનો હતો એને પેલી હાંખની કેરી આત્માનંદ સ્વામી એમને આપી દીધી એટલે પ્રભુ નાપજો બસ બે કેરી લીધી ક્યાં જામનગર ને ક્યાં ભૂજ સ્વામી વિચાર કરે આ કેરી ત્યાં પહોંચશે નહીં કારણ કે ત્યાં જાતા જાતા કેરી બગડી જાય હવે કેરી મળી ઢીલી પડવા આત્માનંદ સ્વામી ક્યાંનું કરવું શું એક તો બિચારા ભાવથી આપ્યું અને આ ભુજ પહોંચશે નહીં અને પહોંચે તો ખાવા જેવી નહીં રે ઉકળે નાખવી પડશે શું કરવું વાંધો ભગવાને સંભાળી અને આત્માનંદ સામે સંતો થોડી થોડી એક કેરી બધા સંતો જેટલા એટલાને એક કેરી જમી ગયા મહારાજને સંભાળીને ધરાવીને જમી ગયા પણ ગોટલી રાખી મૂકી આટલું તો પહોંચાડવું જ છે એ લઈ ગયા મહારાજને ગોટલી મૂકી મહારાજ કે સ્વામી માલ માલ તમે ખાઈ ગયા અને આ મને દીધું મહારાજ આપતો અંતર્યામી છો પ્રભુ છો જાણી ગયા છો અમારે બીજું શું કહેવાનું માલ ખાઈ ગયા બગડી જાત મહારાજ કે આત્માનંદ સ્વામી સાંભળો તે દિવસે એવું નહીં પણ હરપણ અમે તમારા તમારામાં રહીને જ અન બધું જ ગ્રહણ કરીએ છીએ સ્વામી એટલે તમે જઈમાં અમને કેરી પહોંચી ગઈ સ્વામી જાઓ એ જીવનું અમે રૂડું કરશું વામી કેવું ગોટલી આ શું લીલા કરી આવા બે લીલા કરી મહારાજ એક આ કેરી જે ગોટલી ખાધી એ આંબા મોક્ષ કર્યો એટલે કર્યો સામી આને અંતકાળે પેલા ને અમે તેડવા પણ જાશું ને ખરેખર પેલા આંબાવાડીયા વાળા માલિક નોંધકાળમાં લક્ષ્મી વાડીએ કામકાજ ચાલતું હતું બપોર નો હતો મહારાજ વિરામ કરવો હતો એટલે મહારાજ પારસો તો કે મહારાજ આ જરાક આ જાડું છે ત્યાં તો મોટી જમીન ને એટલે બધી જાડવા હોય ન હોય એકાદ જાડું હોય છે એટલે પછી હરિભક્તો આજે પાર્સોદ હતા ને એમણે પછેડી ચાદર દોડી હોય પછેડી જેને માલ ભરતા હોય બધું એ પોળી કરી અને એને ઝાડને થોડાક આમ બાંધી દઈએ તો છાંયો થઈ જાય મહારાજ બેસે એટલે દોરડા ને એવો મળી ગયું ત્રણ મળ્યું એ જરાક ડાળીએ બાંધવા માટે એક કાંઈ મળે નહીં બાંધવું શું ત્રણ છેડા બંધાઈ ગયા એક છેડા બાંધવા માટે ચારણ બારગામ ગામત્રે જતો હતો નવા બગલાની પાંખ જેવા કપડા પહેર્યા હતા અને પહાબંધી કડયું પહેર્યું હતું તમને ખબર છે એમાં દોરિયા હોય પહાબંધી કડીયા એ ચારણે જોટો મારી નવા નકોર પેલા કેળિયા કેળિયા માંથી પેલી કસ કાઢી તોડી અને આપી દીધી લોત કરો એ લઈને બાંધી દીધું અને મહારાજ ચારા સામે જોઈને કીધું ભાઈ આને તો દ્રૌપદી જેવું કામ કર્યું છે જાઓ એનું દ્રૌપદી હારો હાર કલ્યાણ મૂર્તિ તમારી સુખ ભંડાર સુખ કારી હવે વાત લે જેટલું દો કઈ કરો સ્પર્શ થાય નજર પડે જીવનું કલ્યાણ થઈ જાય પણ જો થોડાક અવળા માથાકૂટ પણ થાય પણ છતાંય કૃપા છે વાત જાણીતી છે પણ એમાં એક બે વાતો આપણે થોડું સમજી લઈએ એટલા માટે લઈ પછી કિંમતી વાત આપણે થોડીક કરી અને વાત પૂરી કરીએ વાત જાણીતી માંગરોળના ગોવર્ધનભાઈ શ્રીજી મહારાજ તપસર્યા ફરતા ફરતા માંગરોળ આવ્યા બેઠા છે ગામને પાદર એમાં ગોવર્ધનભાઈ શેઠ એ ત્યાં સેજી આવી ગયા શ્રીજી મહારાજ વરણી તપસ્વી શરીર જોયું એટલે એમણે સેજી કીધું અરે મહાત્માજી હજી કોઈ ઓળખાણ નથી પહેલી વખતે મુલાકાત છે ભોજન કરશો હા લઈ આવો અને એમના ફૈબા પુત્રીબાનું કારજ એટલે સુખડી અને ગાઠિયા જમાડે કારજમાં એ જરા લઈને આવ્યા આવી અને પતરવા જે હોય પતરાવાળિયા એમાં મહારાજને આગળ મૂક્યું મહારાજ આમ ગાંઠિયાને સુખડીને દ્યા એટલે મહારાજ કે શું નામ આપનું ગોવર્ધન હા ગોવર્ધનભાઈ ગરમ ગરમ ગાંઠિયા અને સુખડી ક્યાંથી કે મહારાજ મારી ફઈ પૂતળી એનું કાર હતું એટલે આજે આ બધું જમણવાર છે એ લઈ આવ્યો છું એટલે મારા પૂતળી બા ધામમાં ગયા ફઈ બા ધામમાં ગયા એની પાછળમાં ખર્ચ છે મહારાજ કે ગોવર્ધનભાઈ પુતળી બાળ ખર્ચ કર્યું એ સાચું તમે કહો તો ધામ માં ગયા ખોટું અરે મહારાજ એવું કેમ બોલો મહાત્મા મહાભક્ત રાજના રામાનંદ સ્વામી ઉદ્ધવ અવતાર એના શિષ્ય કેવાય મહારાજ અને એ તમે કયો ધામમાં નહીં તો કે ના મેં કીધું ને કાર સાચું ધામ માં ગયા ખોટું અરે મહારાજ બને નહીં એના રામાનંદ સ્વામી ના કેવા હેતવાળા અને કેવા એના પરમ ભક્ત નથી ગયા પણ અને પછી આ વાત ટૂંકમાં લઈ લઉં તું જોઈ લે તારી જ રીતે મહારાજ આમ સામે જોયું ગોર્ધનભાઈ ને સમાધિ થઈ નરક ની અંદર ગયા જોયું ત્યાં તો પુત્રી ભાઈ કુંભી પાક નરકમાં પાછ કરુમાં જોયા એમાં ગોવર્ધન નીકળ્યા એટલે પૂતળી ઓળખી ગઈ હે બેટા ગોવર્ધન હે મને બચાવ હે મને બચાવ હો હો હો હો હો હો હો હો એકદમ ઝાટકો લાગ્યો જાગી ગયા મહારાજ આ શું એ તો કહેવું છે પણ બને નહીં મારા બન્યું ને હા એમાં એવું છે ટૂંકમાં વાત કરું કે ગોવર્ધન એવું છે રામાનંદ સ્વામી પરમ ભક્ત તો સાચા પણ રામાનંદ સ્વામી નો અપરાધ કર્યો કરે નહી છે અરે સેવા કરી રામાનંદ સ્વામી કોઈ કોઈને કીધું નથી તો કર્મ કોઈને છોડતું નથી રામાનંદ સ્વામી એને સોનાની લગડી બે એમને આપી કોઈ દાનમાં આપ્યું છે એટલે સ્વામી કે તું પુતળી સાચે વિશ્વાસ હોય તો આપ્યો હોય ને ત માં જરૂર પડશે વિચાર કરો એ પાપે આ રોરક કો નરકમાં ગઈ છે ગુરુ અપરાધ થયો છે ગુરુ દ્રવ્ય ચોરી કરી છે આ ધર્મ ચોરી કરી છે માટે નરક ગઈ છે અરે રે આ આ વાત સાંભળીએ અહીં થોડીક આપણે સમજણ માટે થોડી વાત લઈ લઈએ આપણે સાંભળીએ ત્યારે આપણને એમ થાય ને કે પુતળી વાય ખોટું કેવું કર્યું બહુ ખોટું કર્યું આવું કરે થાય ને કેમ આમ બોલતા નથી કે આવું પુતળી આવું કર્યું અને કેટલી ઓલી કહેવાય એમ કેવો આમ જીવ ઓલો થોડો નીચો પડી ગયો કહેવાય ક્યાં રમાનંદ સામે એનું આવું ઓળવી આવું વિચારે આવે આપણને આવ્યા વિચાર સમજી ગયા ની વાતમાં એટલે જ કહું છું એ જ સમજવાનું છે આપણને એની દયા આવે છે એનો દોષ દેખાય છે પૂતળીનો એને આવું કર્યું આવું ન કરવું જોઈએ આવું તો કરાય જ નહીં આપણો તાળો મેળવો બસ અને ઘણા એવું કેતા હોય કે શું આપણે તો એવા મોટા સાધુ મળે ને અને જો મળ્યા હોય તો તો આપણે આમ અત્યારે જે સત્સંગમાં કેવાય છે એમ આમ સારધાર એની આગળ વર્તી લઈએ ના હો અત્યારે તમે અત્યારના સંતો સાથે જેમ વર્તો છો ને એમ જ વર્તો મોટા મળે તોય સ્વભાવ ક્યાં જાય જેવો આપણો અત્યારે જેવો સ્વભાવ છે એવો એવો ક્યાં પ્રગટ થાય સંતો ભક્તો સાથે કપટ કરતા હોય કુળ કરતા હોય છેતરામણી કરતા હોય એ બોલીને ફરી જતા હોય હા હા કરતા હોય કેમ કરતા ન હોય જરા અભિમાન રાખતા હોય માન માગતા હોય આ બધી ક્રોધ થતો હોય ઈર્ષા થતી હોય ધમ થતું એ બધું જ થાય કારણ કે સ્વભાવમાં પડ્યું છે સ્વભાવ પડે કળિયુગનું કૂતરું હોય એટલે પૂછડું વાંકવું હોય સતયુગનું કૂતરું હોય એનું પૂંછડું સીધું હોય કૂતરો એટલે બસ પૂછડું હોય આપણે એ વખતે હોય તો એવા સ્વભાવ આપણા જળકે સ્વભાવ તો જયારે ટાળે ત્યારે ટાળે બહુ મોટું દુઃખ છે સ્વભાવ ભજનમાં બેસવા ના દઈએ સ્વભાવ સત્સંગમાં આવવા ના દે સ્વભાવ કચ્છામાં બેસવા ના દે આ બધા સ્વભાવ નડે કોઈનો ક્રોધિ સ્વભાવ હોય કોઈનો લોભી સ્વભાવ હોય બધું છે ઘણા એના જિદ્દી સ્વભાવો પકડ્યું મૂકે નહીં સાધુ ને નમાવે પણ કોઈ નમે નહીં હવે આપણે એમ કે એવું તો નજ કરે અરે આપણે પૂતળી બાની આગળ જાય ને એવા એવી સ્વભાવને ઓળખવા પડે ભાઈ બહુ આ સત્સંગમાં આપણું બે જ વસ્તુ ખરાબ કરે છે બે જ વસ્તુ એક સ્વભાવ બીજો અભાવ અભાવ એટલે વસ્તુ ન હોવી એ નહીં અભાવ એટલે દુર્ભાવ કુભાવ સંતો ભક્તો સત્સંગમાં અભાવ આવી જાય છે બેરિયર છે પારસમણી મેળવ્યો હોય પણ એક આડું કપડું છે જ પાતળું જોડાયેલું હોય તો પારસમણી લોઢાને સોનું કરે નહીં એમ સત્સંગમાં બેસીએ છીએ બધું પણ આપણો સ્વભાવ આડો નાડો બધું કરીએ આપણને અનુકૂળ પડે તો બાકી કઈ સામે કઈ સત્સંગને અનુકૂળ પડે એવું આપણે કરીએ છીએ એ ભાઈ સાચું કહેજો આપણને અનુકૂળ પડે એટલા વાગે આવીએ આપને અનુકૂળ પડે એટલા વાગે આપણને બધું અનુકૂળ થવું જોઈએ સત્સંગની અનુકૂળતા કે સત્સંગનું કેટલા બધા તો એવા કઈ નહીં આમાં ભાઈ જો તમે જો એમાં અમુક જ હોય કે જે શે જે સાધુ એના પ્રત્યે ભેદભાવ થઈ કેમ એ એવો હેદભાવ રાખે શીખે છે સ્વભાવ મૂકીને હેત કરે છે તો સેજે થાય તમે જેટલો વિશ્વાસ આપો છો તો એટલો જ સંતોના સામો વિશ્વાસ આવે છે બાકી તમે મોઢે તે કઈ જ રાખો એ બાપજી એ રાજી રેજ હેત રાખજો આશીર્વાદ વરસાવજો શું વરસાવે કંઈક એવું જીવીએ એવું કરીએ એવો સ્વભાવ એવું એ આપોઆપ એમને પોતાના લાગે હળી મળી જાય ઘણા જો ને વર્ષો ભેળા રહી પણ તમે એને દિલ નહીં ખોલી શકો તમે ઘણા જ એવા હોય ને હેત થાય જ નહીં લોકરા જ એવા હોય એમ જો કરો ચોટે જ નહી જ અમુક તરત એવા હળી મળી જાય જે એ બધે સ્વભાવ ઉપર આધાર છે એટલે આપણે પોતાનો સ્વભાવ એવો કરવો જોઈએ કે જેથી કરીને સંતો ભક્તો માં અરસપરસ હેતથી પોતે બંધાય જાય એ હેત બહુ કામ આડો સ્વભાવ જ નડે છે ભાઈ અને એ સ્વભાવથી આપણને આશીર્વાદ મળતા નથી એ સ્વભાવથી આપણે વાલા નથી થઈ શકતા કોઈ અને બીજી વાત અભાવ એમાંય સ્વભાવ આમ તો નડે શું આ તમે બહુ ડાયા છો અત્યારે તમે જે ગણા હોય એ માનતા હોય કે અમારે અમારા તો બહુ સંતો સાથે અમારા તો બહુ નજીકનું અમારા તો સંતો બહુ રાજી વાત સાચી જરાય ખોટું નહીં દુઃખે લગાડતા નહીં પણ તમને બહુ જરા ઘગલાવીને ગરમ થઈને જો બે પાંચ વાર કીએ તો એ ભાઈ तो तरत तूटी जाए कि नहीं आट वर्षी क्या हे हूँ भैया स्वभाव भाड़ो हम तरत अभाव जो भाई बैराव गगला अभाव आए કલ્યાણ નથી થતું આ કારણ છે એનો કોઈ દી અભાવ આવેલો નહીતર હરિભગત ધામમાં ગયા છે એટલે નામ તો એનું ના દેવાય તો છતાંય ધામમાં ભાઈ ગયા છે એટલે વાત કરીએ અનુમાન થી કદાચ કોઈ ઓળખી જાય તો ઓળખી જાય જૂના હોય એ હરિભગત વતા ન થાય અહીંયા આવતા પણ અષાઢ મહિના જેઠ મહિના મકોડા જેવા સાર વેણે બોલાવે નહી છતાં ઘરે જાય એટલે તરત સીધા દોર જેવા થઈ જાય ઠંડા બોલ એની આગળ કોઈ દિગરમ ન થાય અને કરીને તરત હે ટાઢું પેટ રાખીને જીવે આમ બાજતા બાજતા એને સંસારમાં હાંઠ પર કાઢી નાખ્યા છતાં એને એના કોઈથી બહિરાનો અભાવ આવ્યો નહીં નહીતર એક સભામાં આપણે મારે બોલવાનું ઘણી વાર પણ એક આપણે એક બહારથી એક સ્વામીજી આવેલા તો પછી એ બોલતા હતા એટલે હું છે જે આમ બહાર બેઠો હતો પાળી હતી ને જૂના જૂનું મંદિર હતું ત્યાં એટલે ત્યાં બેઠો હતો અને આમ ત્યાં બારે આમ દેખીને હું સાંભળતો એટલે પેલા હવ હાની સ્ટાઇલ હોય ને વાત કરવાની એટલે વાત કરતા હતા બાઉદીનભાઈ જુનાગઢ આ બનેલું છે એ બધું તમને કહું છું બાઉદીનજીભાઈ ગુણાતીતાનો આશીર્વાદ મળ્યા ને એ બધી વાત છે ને એ વાતનો ઉપાડ પણ વાત એણે એવી રીતે કરી સાહિત્યક રીતે ઘણા સ્ટાર્ટ કરે ને એ જુનાગઢ અને જુનાગઢમાં પેલો મુસલમાન છોકરો અને એ એની બેન બેનભાઈ મુસલમાન ગરીબ ખાવાનું તો શું હોય મુસલમાનની જ્ઞાતિ લાકડા વીણે બેળા કરે જીવનનો ગુ કરે મુસલમાનિના મુસલમાન ની વાતો સાંભળવા નથી આવતા એટલે આ ભાઈ હજી બાઉદીન ભાઈ શરૂ થાય હવે મુસલમાન છોકરાને ઓળખાણ આપે છે પછી તમને કે છે કે બાઉુદીનભાઈ ભાઈ છે ને ગુણાતી મેળવવાની બધી વાત પણ આવો ઉગ્ર થવાનો એટલી રાડો રાયડ કરી મૂકી જાણે હું થઈ ગયું મુસલમાન ની કરે સ્વામીનાયની વાત થવી જોઈએ આ મંદિરમાં અહીંયા એવી વાત કરવાની એ સાંભળવામાં આવી છે ટાઢા પડે ની બોલો અને કડક થાય તો આવતા બંધ થઈ જાય વળી પાછું તોર ઉતરી જાય વળી આવે આવો એમને આખી જિંદગી હાલ્યા રાખી ઘરે સીધા દોર ન્યા કોઈ જવાનું બંધ થાય ગમે એટલા હોય તોય કીધું હોય તો આવ્યો છો તાટી ભાંગી નાખીશું બૈરાઓ નો કોઈ દી અભાવ આવે નહી છોકરાઓનો કોઈ દી અભાવ આવે નહી થાય સંતો ભક્તો તરત અભાવ આવે જરાક છે જ વેણ કે કઈક વાત કરે હ બસ એટલે એક અભાવ અને બીજો સ્વભાવ બહુ નડે છે સ્વભાવ હરી લીલામૃતની અંદર એક દ્રષ્ટાંત આપ્યું છે સારો સ્વભાવ તો વિચિત્ર છે જો આ વાત વાતમાં આપણે ગમે એટલી ભક્તિ કરીએ નથી આપણે એકબીજાને વાલા થઈ જગતા એનું કારણ સ્વભાવ છે નેચર મળે નહીં આપણો સ્વભાવ છોડીને સામેનો સ્વભાવ કરવો બહુ કઠણ છે રિઝર્વ રાખીએ છીએ કંઈક મેળ નથી પડતું ખુલ્લી નથી થઈ જતા કોરા ચેક જેવું થાય ત્યારે થતું હશે અને એ તો બહુ મોટી વાત છે રામાયણની અંદર કથાકારો પણ ઘણી વાર છે અને કથામાં બીજા ઘણા કહે છે કે ભાઈ સંતો પાસે આપણે જઈએ તો બરાબર છે પણ સંતોના હૃદયમાં આપણે જઈએ ને એ બહુ મોટી વાત આપણે સંતોને યાદ કરીએ આપણે ભગવાનને યાદ કરીએ એ તો સારું જ છે પણ ભગવાનને સાધુ આપણને યાદ કરે ત્યારે એ પંઢરીનાથ એમ કહેતા હોય અરે તુંકારામ કેમ નથી આવ્યો તુકારામ કેમ નથી આવ્યો એ ભક્તિ પરાકાષ્ટા પણ થોડું થોડું એટલું બધું ન થાય કારણ કે થોડું થોડુંક થાય કે સાધુને એમ લાગે કે મારી ખોટ કેમ જણાય છે એવું કોઈને જો જણાતું હોય ઉત્તમ છે એવું થોડું જીવન કરવું એવી સેવામાં વૃત્તિ રાખવી એવી થોડી સમર્પણની ભાવના રાખવી એવા થોડા સરન્ડર થવું એવા થોડા સરસના સાલ સ્વભાવના થવું બઉ સારી વાત સ્વભાવ ને આડો ના આવા દે હોય સ્વભાવ હું તો ત્યાં સુધી કઉે કઈ બઉ સ્વભાવ છોડવા આકરા છે પણ એક સ્થાન સત્સંગમાં એવું રાખવું કે જ્યાં બધા સ્વભાવમાં રાખવું તમારા સાસુ સાસુ વેલા આપણને બધા સાળા ને બધા હેરાન કરતા હોય તો ત્યાં કઈ નીચી મુંડી બહુ કરવો કઈ વાત ત્યાં કરીએ છીએ ત્યાં ખુમારી રાખીને ફરો ત્યાં મુખેના તમ તાર બબે તંતો પણ અહિયા સત્સંગમાં એ બધું મૂકીએ તો કામ થાય પણ આડા સ્વભાવ આવે જાય નહીં હરી લીલા મૃત માં બહુ સુંદર વાત કરી છે એ વાત કરી દો પછી વાત છે મદારી ત્રણ એક વાંદરું એક બકરું અને એક સાપ એનો ખેલ નો સર હા હવે મદારી એ ત્રણેય વસ્તુ લઈને જાય બકરું કાખમાં માર્યું સાપ નો માથા ઉપર મૂક્યો અને વાંદરા ખભા ઉપર બેસાડ વાત જોઈજો મજારી ખભા પર વાંદરું બેસાડ્યું અને ઉતરવી જરૂરી એટલે આ ત્રણેય લઈને એમનો નદીમાં મદારી પડ્યો ધીમે ધીમે આયલો જાય છે એ જ વરસાદના ધીમા ધીમા છાંટા પડવા શરૂ થયા એટલે જાય વાંદરા ની એ હખડું તમે જો મોબાઈલ ની અંદર ઘણા ક્લિપ્સ ઉતારે છે ગજબ છે ગજબ ની હિંમત હો એ વાંદરા તો એવોર્ડ આપવો પડે લાફા મારી દીધા વાઘ હિંમત કરી હામી આવી લાફા મારી દે બોલો તમારે જોયું ક્લિપ જોયા જેવી છે કોઈના મોબાઈલ હોય તો જોયો જોવા જેવી છે પૂછડા ખેંચે અને પાછું ઝાડવા ઉપર ચડી જાય લાફા મારે ઝાડવા ઉપર ચડી જાય કાન ખેંચે આડો પાડી નાખે ને પાછા ઝાડવે ચડી જાય એટલે વાંદરેની જાત છાંટા પીડ્યા એટલે વાંદરું અપલખણું હોય જોજો સ્વભાવ ઝળકાવે છે તે ઓલે સાપનો કરંડ્યો હતો ને એના ઉપર જે ઢાંકણું ઢાંક્યું હોય ને મધારીએ એ ઢાંકણું લઈને વાંદરે માથે ઓટી ગયું છાંટા પડે ને એટલે ઓલું ઢાંકણું ઉંચકાવી અને એને માથે ઓટી લેવી હવે એટલે સાપ અંદર સૂતો તો એને છાંટા પડ્યા ઢાંકણું અચાનક સાપ એ વાંદ મારી છલાંગ છલાંગ માર્યું પાણીમાં પાણીમાં પીડ્યું એટલે તણાવમાં એટલે તરત મદારીને પકડવા ગયું પકડવા ગયું તો વાલો માથે ટોપલો સાપનો હેઠળ પડી ગયો એટલે એ બે લેવા ગયો તો બકરું નીકળી ગયું એ ત્રણેય ને આમમાં ગોતવાઈ રહ્યો એક હાથમાં રહ્યું નહીં ત્રણેય જીવથી ગયા શેના થી ગયા સ્વભાવથી ગયા એમ આ વાત એક વાર સામી બેઠા રાખજો રહી એવું કરજો સ્વામી કે વાત યાદ રાખજો એટલે વાંદરું માકડું અને સાફ એને સ્વભાવ ઝળકાવ્યા તો તણાઈ ગયા સ્વભાવ નહીં જળકાવો ને તો ભગવાન પર પહોંચી જશો એટલે સત્સંગમાં આવી ગયા છે પણ આ સ્વભાવ જળકી જાય ને ત્યારે ઉભા થઈ જાય છે જો સહજાનંદ સ્વામી ન મેળવ હોત તો હજી પુત્રી નરકમાં હોત હા કે પણ એને કીધું ગોવર્ધન નરકમાં આ કારણે અરે મહારાજ આપે દેખાડ્યું આપ સમર્થ છો તો મારી ફૈબાનો ઉદ્ધાર કરો જામપુરીમાં જા અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહે અને તારી ફઈનો હાથ ખેંચી ત્યાંથી કાઢી નાખ જા અને ભગવાનના ધામમાં ચાલી જાય અને ગોવર્ધને સમાધિ કરી ગયા કઈબાની પાસે સ્વામિનારાયણ નામનો ઉચ્ચાર કર્યો કઈબાનો હાથ જાય લો કઈબાના નરકમાં કુંડમાંથી કાઢ્યા અને ભગવાનના ધામમાં મોકલી દીધા કોને પ્રતાપે આ મૂર્તિ સુખકારી નરકમાંથી ઉદ્ધાર કર્યો મૂર્તિ આવતી રીતે હજી નહીતર વિચારી સબડતી ઓર મૂર્તિ સુખકારી છે ઓહો કેવી સુખકારી છે એની વાતો વાતો તો વાતો ભક્તાળીઓ જણ જણ જુજવ્યું એ જેટલી વ્યક્તિ કરી એટલી થાય પણ મને લાગે છે કે ભાઈ આપણે આગળની જે છે વાતો છે એ આવતી વખતે લઈશું પણ કહેવાની વાત એ છે ડગલે પગલે ભગવાને ખૂબ સુખ આપ્યા છે અને એ સુખના ભોગતાના વારસદાર આપણે પણ છીએ જીવનમાં આપણને એવા બધા સુખ મળી શકે છે પણ એક જ વસ્તુ છે એક એમનો દ્રઢ આશ્ચર્ય રાખીએ એમાં શ્રદ્ધા રાખીએ આપણા સ્વભાવને મૂકીએ અને ભગવાનને સત્સંગનો સંતોનો ક્યારેય અભાવ ના આવે દરેક ભક્તો માત્રનો એવી રીતે અભાવ મૂકી स्वभाव मूकी भगवान दृढ़ निष्ठा और एम महिमा जा आश्रय करशू तो एमने जो सुख आपा सुख आपने मे मे ने મળે કારણ કે મૂર્તિ તમારે મહારાજ સુખકારીજી સૌજનનો સુખ સમાજ સુખકારીજી સાકાર મૂર્તિ સુખ ભંડાર સુખકારીજી સ્પર્શી બહુ પાયમાં ભવપાર સુખકારીજી કેમ के प्रगट मूर्ति प्रतापे के सुख कारी सुर उद्धार्या आपे के सुखकारी जी के मूर्ति तमारी महाराज सुखकारी जी